તમે રાતે સપના દાદા મને જ્ઞાન હતું થયું તો એ પેલા કેતો કે હું ભેગો થયો જો તમે કઈ પણ આશો તો મારું મારી પોતાની ભૂલ છે આવું જ છે तो सुख पड़त बी चालो उठीशा एम के दादा बीजा धर्म भूल केम काढ़े बीजा धर्मी केम भूल काढ़े दादा ઘણા ભાઈ જ ને પોતા નિરપક્ષ કેવું થાય અને વધારે તો અમારા ધર્મ નું રક્ષણ વધારે કરી દેમારા પક્ષો વધારે ધર્મ રક્ષણ કરી દાદા ક્રાઇસ્ટ અમારા ધર્મ તો એમ કહીએ કે બરોબર છે તારી વાત સાચી શું ક મુસ્લિમ વાર કહેતા મારો ઊંચો થાય વેદાંત વાળ કે વાત વિતરાગોની સાચી છે વિતરાગો નિરાગ્ર અમે વિતરાગ ધર્મ વાળા સાપને તો બધા ધર્મ બે હે પણ કોઈને દુઃખ ન થાય સતરી વાણી વાણી બધાને લાભક જ આવે સરખા કેવું ગુનો નથી લોકો નથી બે બે બે બે બાંધ પણ બોલા છો આ સમજ આવી અંગ્રેજી ભણ્યો ને તને ખબર પડી દેવા મળે મેથી યાદ હશે The, the that registered he cannot fluently converse with you in english he went up to matriculate means the 12th grade only sir so. otherwise <coughs> he will give you out. thank you okay, thank you abar manayta mar ye <coughs> karm kari gaya to tumhara mate karm se sote un logo karm kari gaya the mate karm se અજ્ઞાન દશામાં આ કર્મો બીજ પાછે દશામાં આ કર્મો દેખી શેકાઈ જાય છે પછી ખરું નવ કર્મ અર્થ અજ્ઞાન દશામાં ઉગશે આ કર્મ બીજ પડી ને ઉગી કેરી ખાવાનો નથી રસ ઘર ઘર નો ખાઈ જાવ ગોટલો ચેકી નાખો બીજ ના પડે તો બીક ના મારો કેરી એવું થયો કેરી ખાવા ને ત્યાગ કર્યા છે ત્યાગ કરવા ત્યાગ કર્યો ત્યાગ કર્યો કરાવી અહંકાર ના મોટા ત્યાગ કરવા મળે આ ભવન ના હોય ને ભવન એટલા માણસ ને ભવન કેવી રીતે કઈ શકે બરાબર સ્પષ્ટતા નથી દાખલો આપે ને એને જ્ઞાન લીધું છે ને કાલે જ લીધું હવે આ તો કર્મ કરી તે બધું અકર્મ કૃષ્ણ ભગવાન ગીતા ના આધારે અને તને કર્મ બંધાય નહીં આ અમે જ્ઞાન આપ્યા પછી બધાને કર્મ જ બંધાય નહીં આ પાંચ આજ્ઞા આપી છે એ પાળો પૂરતી કર્મ બંધાય કર્મ ક્યારે બંધાય કર્મ ક્યારે બંધાય કે હું શું નામ ભાઈ નું કર્મ બંધાયું હમીર નથી એ વાત છે ને હમીર વ્યવહાર થી છે અમીર નીચે તું હમીર નથી એટલે કર્મ બંધાયનારો ગયો હોય તો કર્મ બંધાય બીજો પ્રશ્ન બેન પૂછે છે સામાયિક માં ક્ષમતા ક્યારે મળે સામાયિક માં ક્ષમતા ક્યારે મળે આખો દાદા સામાયિક રહી આવશે આ તમે કોણ લોકો વિચારવા કે શું કરે ચીતા કરવા માટે જેનો વિચાર ને કી કર્યો આજે દુકાન ઉભા રહી છે પેલી એક કર્મ ક્યારે ઉદય માં આવે છે કર્મ ક્યારે ઉદય માં આવે છે ઉદય માં આવે ઉદય પ્રવર્તન રૂપે એટલે સ્થુલ હોય જમ થાય ને રસી કરે એવી મધર ઓફ માઇન્ડિન બોલે બોલે મા બાપ કોણ એના મા બાપ કોણ મને કે અહંકાર વિચરે અને એક તરમા આઘાત થાય તાર વિચાર થાય વિચરે તો વિચાર મન થોડી એક્ઝોસ્ટ થયા કે છે મિત્રો અહંકાર વિચર્યો લોકો કે ભગવાન મન ભગવાન મન નથી તો આપવાનું એમ એમ ના મન નો દીખારો ભગવાન ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ ઓપિનિયન બંધ થઈ ગયું ઓપિનિયન કોઈ પણ વસ્તુ કરાલી છે ઓપિનિયન બંધ થઈ ગયો મન બંધ થઈ જાય અમારી શોધ કોણ છે કરોડો વર્ષની શોધ કોણ છે ભગવાન ઓપિનિયન તને સમીર સમીર તને ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ જે સવાલ <laughs> <laughs> મન કહ્યું તારા ઓપિનિયન ને ઉભું થયું ચકડ્યું છે એ ઓપિનિયન આપ્યો મારે એ તારી પર ક્લેમ માગે ઓપિનિયન નહીં આપું ક્લેમ નહીં આપે સમજાવી <laughs> <laughs> થાય શુદ્ધ ચિત્ત થાય તારે આ શુદ્ધ ચિત થાય કેમ થઈ જાય સુધી ખોલ ખોલ કરે આમાં શું કેરી જ્ઞાન લેજે ફર્યા કઈ જ આપોપડી તને જરા પ્રયત્ન કરું છું પણ નથી ભગવાન કરું છું પણ પ્રયત્ન તો આપને કિસી માથા નહીં રખડા દૂસરો કો જ્ઞાન દેસા ક્યો કર કે આપને કિસી પૈર મેં માથા નહી રખડા થ તો દૂસો કો જ્ઞાન વખત આપી શાદી અભી તુમરે કો કરતા હે હમ તો સરળ આદમી બચ્ચે કો કરતા તુ કામ કા હું નહીં જરૂરત ક્યાં કોઈ કરે ના કરે અપેક્ષા ક્યાં જરૂરી પીઓ ને રોક મારો ચાર પાવ મિલને વાયે ને ચાર પૌડા વિથોઇઝમ એન્ડ બોલતા ફરજિયાત ફરજિયાત ધર્મ કાગા છૂટ હૈ તો બડી ચીજ છે એક કરોડ રૂપિયા નહીં હોય કોઈ વીક માઇન્ડ કા કામ શોખ નહી आप, आपके सामने आपको और कोई ज्ञानी मिला जब से आपको ज्ञान हुआ ज्ञानी काम नहीं कोई कराता है नहीं, कोई नहीं, नहीं। आपने कोई आपने ज्ञान थे पी आपने जो बीजो कोई ज्ञा मैं લિખા હે કે અજોડ હોય જ્ઞાનની જીતું બુદ્ધિ નહી બુદ્ધિ નહીં જ્ઞાન અજોડ હોય બુદ્ધિ બહુ સાધારણ આદમી કૈસે જાણે જૈને મે ગુરુ ક્યાસીને દૂસરા ગુરુ ક્યા કલુમ કે આપી જ્ઞાન હુ હૈ જ્ઞાન નહીં હુકી એમ કે મારા જે અસાધારણ માણસ છે જ્યારે બીજા કોઈ ગુરુ કર્યા છે હવે એને કઈ રીતના ખબર પડે કે દુનિયા ની અંદર દુનિયા ની અંદર ઘણા ગુરુ છે બધા જરૂર છે તો બધાને સામાન્ય માણસ ને કઈ રીતે ખબર પડે કે જરૂર જ નથી સાંઈ તો પુનસારી અવતાર આપણે આપી તો સાધારણ કિશ્ચય કરેગા કે આપે યા લક્ષણ કોઈ આમ પહેચાન કરે સાઈ બાબા સાઈ બાબા કોઈ એક રીતે બહુ બોડી કે માલિક નહીં કોઈ માલિક નહીં સમજ લક્ષણ કે જરૂર ક્યા જો જીસકો જરૂર હૈકો પીછાણ હોતા સબ નહી હે હજારો મા અમુક જ માણસ કોમન પબ્લિક માટે કરવાનો બધા બનાવશો હા છતાં અમારી પાસે આવે છે સત્ય સાહેબ નો એને કહી દે કે તમે ત્યાં જજો અહી આવશો નહીં he says i ask satya sai basti par disty they are not to come here so ye standard, are, degree, this, uh, eh, ho, kaata, standard no kaam nahi they degree aap the they are kaato kaato standard no kaam nahi so there are this is great at periphery so standard no. so the in the ultimately point ultimate, ultimate there is here uh, is a bida koi pan standard no hai tam na padi di himant sir thank you चमत्कार तो आश्चर्य से, से भला बुरा कौन करता है व्यवस्थित शक्ति जब करती है तो भला बुरा कौन करता है व्यवस्थित शक्ति काम करे तो कौन थे। थे नहीं ब करता।, करता है उत्पन्न नहीं किया क्या। जिन खुला है। दुछ दुछ दुछ मत जिन लोगों को आप करते तो शक्ति काम करती है, है बाकी लोग शक्ति के ही जी रहे. जो करता ખુલાપર્શ કરતી બિનાી રહે કરતા એકતા બોલે ચોર છે રાજા હે રાજા નહીં કહેવાબ જો વ્યવસ્થિત શક્તિ જ્ઞાન જીસો દયા है। તો હાલ વ્યવસ્થિત શક્તિબન લે સકતા કેવલ થાય વ્યવસ્થિત શક્તિ જેમ જેમ સમજાતી જાય તેમ જ્ઞાન વર્ષ પ્રકાર સ્વસ્થ અને સંપૂર્ણ વ્યવસ્થિત સમજાય તો કેવલ થાય અરે તુમ્હારી સમજમાં તુમ્હાર કામ નહી કોઈ ગાને તુમ્ કામ તુમ્હારા સ્ટેન્ડ કતને જનારા નંબર લગેગા જન પછી નંબર લાગશે તો બરા આદમ નંબર કેસા એક તેલ ચાર પાઉન્ડ નંબર કહેસા આપંબર આપણે આપણ બંધને વાળા કોઈ આપી બળા અચ્છા બળી અ આપી કૃપા આપી કૃપા સ્વીકાર કે હમક કોઈ બાંધને વાા નહીં આપ तुम्हारा आत्मा को देखता है निर्दोष जानता है आप आत्मा तुम्हारा सिद्ध है निर्दोष जानता है हम हम निर्दोष देखता है दूसरा देखे नहीं रेजूदी बात है हम तो आख को निर्दोष देखता है हम, हमको कोई दोषित नहीं दिखाता है लेकिन आपको ये दिखाई पड़ता है कि और बहुत लोगों को ज्ञान नहीं हुआ दिल्ली ज्ञान आपके निमित्त ही होगा ये दिखाई पड़ता है आपको સાંઈ બાબા મુક્તાન વગેરે છોટા દર્જે કમી નિર્દોષ તમારું જ્ઞાન પૂર્ણ અધૂરું હોય કે ના અધૂરું રિલેટિવ માં છે રિયલ કોઈ જોયું નથી રિયલ તો આવડ્યું નથી એમને એમની બુદ્ધિ કહીએ ને એમની બુદ્ધિ છે તૈયાર બુદ્ધિ છે પછી કઈ પછી કઈ કઈ વાતચીત કરી વાતચીત કરો આ તો मंत्र मंत्र मंत्र समझाओ समझाओ समझाओ इंदिरा कम तू जाइन जाए गए हरिहंत को नमो हरिहं था नमस्कार कर अनंत चौबीसी अनंत चौबीसी नमो हरिहंता हरिहंत को હોય અને જગતુ કલ્યાણ કરવા માટે ફરતા હોય અને તે આ દેહ એ હોય નિર્માણ પામ્યા ના હોય તો અરી હં કેરાય પડી જીતા હોવા જોઈએ સિમંદર સ્વામી જીત એ તીર્થ આ રીહ કેવાય શું કેવાય કર્યું ને એટલા ડેરાસર બંધાયર સ્વામી ને કાઢી જાગ્રસ્ત થઈ જાય લોકો શું અને આ લોકો લાલ જુદા પાય મને આંભવા દે શું છે બધા ને જરૂર કેવું ચોખ્ખું ચોખ્ખી વાત છે ને કે જેને આ ક્રોધ માને अब ने भी गया, सिद्ध थे भी ने के थे। तो, तो, तो हमने थे सिद्ध थे सिद्ध कही एक मन बेज गाय हो पे सीद मवी नहीं बताई મા ને માથી કે માથી પછી ખોરા ખુ અભાવ નમો આય હરિયા નમો સિદ્ધાંત સિદ્ધ ની ગતિમાં જે ગયા છે નિર્વાણ પામી એમને હું નમસ્કાર કરું છું બોલો હિન્દુઓને વેદાંતીઓની જરૂર છે અને અમને જરૂર છે પણ આ વેદાંતિ જુદા પાડ્યા ભગવાન માની લીધો ક્રિએટર નથી અને ક્રિએટર કહ્યું એટલે ભગવાન માની લીધો અમને કહ્યું ક્રિએટર નથી શું કે છે હા એટલે કગવાન ને ઉડાડ્યો નાસ્તિક છે એવા બાલી છે નાસ્તિક છે કે આ સાચી વાત કહેતા નાસ્તિક ક્રિએટ કરવાનું હોય તો પછી બારે અના દિયન જ કશું કરવા પણ મગજ સેચી ખાતા છે બધા લાડવા જ રહી મગજ વેચી ખાતા પ્રાપ્ત કરી સંયમધારી હોય સંયમધારી એટલે ક્રોધમાન માયાલોક ને જેને સંયમ છે ક્રોધમાન માયા લોક નો જેને સંયમ છે એવા સંયમધારી આચાર્ય ભગવાન નો નમસ્કાર આ તો તમે કહો કે બાપજી આ તમે કાલે વાત કરી ઉઠી સંયમ છે વિષયો નો સંયમ છે કે નથી એ તો જરૂર નથી અમારું આક્રમ વિજ્ઞાન કે છે શું અને આક્રમ વિજ્ઞાન તો બુદ્ધિ ને ગાંટતું જ નથી બુદ્ધિ ને ગાંટતું જ છે કોઈ રીતે ઇન્ડિયા અક્કલ ના કોટરા બહાર વેચાજી તારો ના આવે આચાર્ય નમસ્કાર નમ સંયમદારી છે અને પોતે ભણે છે ઉપાધ્યાય છે હા આમાં વિષય ના આ વિષય શિવાય ને તમે વિષય સિવાય આ જ ગ્રેજ ના તમે છો નમોલોમ <tip> <Real, related. tip> <Akranu viknaam. tip> સર્વ સાધુ સાધુ કોને કેવાય આત્મદશાદશા સાથે સાધુ કેવાય સંયમ ધારી હોય શું તે આત્મદશા સાથે એવા સાધુઓને નમસ્કાર કરું છું એટલે બધે પહોંચી જાય છે હોય ત્યાં પંદરે ભૂમિકા પહોંચી જાય બોલો ફાયદો થાય ને પંદર ની ભૂમિકા પહોંચ્યા પંદર ભૂમિકા થાય નમસ્કાર છે બધા પ્રાપો ને પ્રનાશન કરનારો છે શું છે મંગળી સર્વ મંગલો મોટા મંગલ છે મંગલમ પ્રથમ મંગલ છે રાત કરવા શું કરવા ને અને ઉભા કરું છું મારે એ ઉભા કરે છે કે અમને કઈ ખોરાક ના મળે એમને મારવા નહીં મળતો હર્યું હરૈ ખાવાનું ટેવ ભૂલી જાય હરૈયું એટલે શબ્દ સમજો છો તમે તેના ખેતરમાં ક્યાંય બસ એટલું સમજો પછી ઓમ નમો ભગવતે વાસુદેવ વાસુદેવ ભગવાન હું વાસુદેવ કોણ છે વાસુદેવ તીર્થંકર ભગવાને કહ્યું કે ત્યાં છે જ સલાકા પુરુષ એ વાસુદેવ કીધા શું કહ્યું પુરુષ તીર્થંકરો થવા નથી મોક્ષ એ નવું ભગવતે વાસુદેવ વાસુ નારાયણ નંદા નારાયણ થયા એનો નમસ્કાર કરાય લક્ષ્મણ વાસુદેવ કહે કૃષ્ણ વાસુદેવ નવ વાસુદેવ થઈ ગયા નમસ્તાવ માં જઈએ ને ઔરંગાબાદ મોટું બારમા બારમા જ્યોતિર્લિંગ દર્શન કરવા જઈએ ત્યારથી એ બધા ભાઈ પૂજા કરતા કરતા બહાર આવીને અમારી પૂજા કરે ભગવાન મહાદેવ આવ્યા મહાદેવજી પૂજા કરતા કરતા લઈને આવે આ બધા ઉભા હોય તો મહાદેવ જાતે આયા અમારું શું બોલે આવડું પી છે આ તો થઈ ગયા ત્રીસું એટલે શું ત્રિશુર કોને ત્રિશુર એટલે શું ના પણ તમે કોને કહ્યું તમે આ ડાડુ વધારે કઈ કોને કહી ત્રિશુળ એટલે શું जब हम व्यास गद्दी में बैठेंगे तब हम सुनाएंगे आज आपकी व्यास गद्दी है आज तमें गादी पर छो तो आपको थोड़ा आप बोलो तो सारू पड़े मैंने मदद रूप थे थोड़ा आप बोलो रजोगुण सत्वगुण और गुण, तीनों गुणों के प्रतीक है वो तीनों से जो गुणों से अतीत हो जाए उसका वो ग्रम गुणों रजोगुण तमोगुण सत्वगुण एना पर थी जाए કેટલા પ્રકારના સુર લાગી રહ્યા ચેતા જગત નું ઝેર પીએ છે એટલે આથી આધિ ઉપાધિ ના ત્રણ પ્રકારના સુર લાગી રહ્યા છે ચેત જગત નું ઝેર છે એ કલ્યાણ મૂર્તિ નમસ્તી નમસ્કાર અમને તો રણછોડજી તમે ગયેલા કે રણછોડજી ગય લો એક વખત ગયેલો હા એક વખત ગઈ લો તમે રણછોડજી શું થાય અમને શું કેતા सोमनाथ पूर्ण चक्रिया जी आया करी जाते जाते आया खबर से सोमनाथ पूर्ण चक्रयोगेश्वर गोकुड़ी सोमनाथ पूर्ण चक्रेश्वर કૃષ્ણ ભગવાન મારી તૈયારી આપડે बात बात में चेंज करते हैं प्रोवर्बिंग लेते हैं हां न्यू देखते हैं पढ़ा थे जो तुम्हारा वाक्य थे द वर्ल्ड इज अ पजल इट्स सजा हम जाओ नवा भाइयों और बहनों ने क्या मतलब सूट है तेरे समझ नहीं पड़े हां भाई बरोबर बरोबर दे वाले इज द पजल इट्स તને જે લાગતું હોય તે કેમિયા છે જવાબ આવી જ ના સકે કે મારાથી જવાબ અપાયો નથી બરોબર જે અપાયો તને કોઈ જાતે સમજ ના પડે નથી સમજાવું લોકો શું સવાલ બહુ સરળ છે પણ વિચારીએ તો એટલો જ મૂંઝવણ વાળો છે લોકો શું કે છે કોણ બનાવી ગયા છે તો ઉપર એમ જ કે ઉપર વાળા ઉપર તો હું બધે ફરી આવ્યો બધા એટલે ગોડ ઇઝ્રિકલ ઓર ઇનવિઝિબલ ઇઝ સેલ્ફ ભગવાને આ દુનિયા બનાવી નથી આ દુનિયા ભગવાન બનાવી હોત તો એનો અંત આવે એટલે જે એન્ડેસ હોય બનાવવાની જરૂર પગલ થયું વિજ્ઞાન થી વિજ્ઞાન થી લૂટી દીધું બોલે આપણું ગયો રાજવાળો તો આપના જળ પડે હવે આપડે બધા જળ લુટે એક માસ બી બીજી શું હે કે એવું સાંભળ્યું છે કે અમુક જ્ઞાની પુરુષો એમ કે જયારે તમે એમ કે કોઈ ઉપવાસ કરો તમે ઉપવાસ કરો તો તમારે દિવસ એક વખતે જમવાનું હોય તો બપોર ના બાર પેલા જમવું જોઈએ સાચી વાત છે એ ઉપવાસ વાત કરે છે કે ઉપવાસ કરવો હોય ત્યારે ક્યારેક અમુક જણા એવું કહ્યું છે કે બાર વાગ્યા પેલા જમી લેવું પડે એક વખત કરીશું એકા બેવડે બાર વાગ્યા પછી જમો તો બેવડે ગયું કેવાય એ વાત કેટલી સાચી છે ને આપડે ઉપવાસ કરવો હોય ઉપવાસ એટલે આખા દિવસ ઉપવાસ કરવો નથી કરવાનું કોણ બસ કાયદેસર બાર વાગે જમી દે રોજ બાર વાગે જમું છું રોજ જમતો એ તો આજે છોકરા બકરા છે એટલે નામ રમેશ મારું નામ રમેશ તું કો તો બહુ જોર બારે પ્રશ્ન છે હું કોણ એનો ઓળતો નથી ના એ મીજને વેચતો કોણ સર ફોર ધ ક્વેશ્ચન ઇસ શું કે થાય તો લાગત છે કઈ નસ કઈ રહે એક સામાન્ય વાણીઓ એટલે કે દિગંબર વાણીઓ દિગંબર વાણી કોઈ જાત નું જ્ઞાન વગરનો અજ્ઞાની અજ્ઞાની સાપે અજ્ઞાની કે છે હે કે કે અજ્ઞાની જ્ઞાન વગર કોઈ નથી કણ ભયા નથી અજ્ઞાની નથી તું આત્મા છું પણ છું એવું તને રિયલાઈઝ થયું છું લોકોંગ બિલિક બેસી ગઈ તને રંગ બિલિક બેસી ગઈ ફ્રેકર કોણ કરી આપે તને આપે શું કરી આપે તમારા જેવા જ્ઞાની પુરુષ કરી આપે આ જગ્યા જ્ઞાન થી બુ થયેલું છે